ને અને આપડે બધા અક્રમ ની અંદર આ ચાર્જ ને ડિસ્ચાર્જ બે શબ્દ જે મૂક્યા એનાથી બધું આખું બધું બહુ સરળ થઈ ગયું સરળ થઈ ગયું એમના બધા અક્રમ ને અને ગુજરાત એવા પામી જાય ના આવડે નઈ સતપે કટાબુ આવડે ને બાળકો જે જ્ઞાન લે એની વિશેષ વાત થાય નહી બાળકો જે જ્ઞાન લેવા આવે છે આપની કૃપા મળે તો નથી ને ઉગી નીકળેલી છે એને વેલો લાગતી જન્મંતર ભૂલી ગયા પૂછે છે ઉપા થી સ્વભાવ એવો છે કે ભાન માં આવી શકે જ નહીં જ્ઞાની પુરુષ એટલા છે ભાન માં છે એ તો લૌકિક ભાવ થી ભાન કરે લોકો ને કરે લોકો કરે જોવા મળે ન કરે તો કલ્યાણ થઈ જાય નહીબળો હોય તો જોયે એટલે બધા બધા થઈ જાય ને તમારે હોય દુલ્લભ દુલ્લભ દુલ્લભ ખેતી કરવાનું મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે દુર્મત મોક્ષ કારણ કે મોક્ષ એને જે ધ્યાન આપતા એ નીકળ્યા છે એ આ પ્રશ્ન પૂછતા સરકાર જ્ઞાન આપણે કરવું પડે દાદા શબ્દો માં બતાવી શકાતું નથી પણ આપણે દ્રષ્ટાંત રાખવું કે દૂધ ટીપું દહી નાખ્યા પછી દૂધ માં નાખ્યા પછી દહી ટીપું સતત ક્રિયા થયા જ કરે થયા જ કરે એવું આપણે સુધાર્થ નું જે લક્ષ્ય આપી દીધું એટલે નોન સ્ટોપ ચાલ્યા જ કરે અમે ત્યાં હડતા ફરતા હોઈએ તો હવે જો કૃપા ઉતરી હજાર બધી ચાલ્યા જ કરે નોન સ્ટોપ ચાલ્યા કરે પરમાનંદ હાઈસ્કૂલ કોણ પરમાનંદ લોકોને સુખી કરવા માટે અગર લોકો નું કલ્યાણ કરવા માટે કઈ પ્રયત્ન કરવો કે લોકોને પોતાના કર્મ ઉપર છોડી દેવા કરવાનું કલ્યાણ જેવું જે છું બાબર લોકો અમે કેવી રીતે આવ્યા હોત જો એવું વરણ જો હોય સમાજ ની અંદર કે કર્મ ઉપર દરેકે છોડી દેવાના હોય તો આ જ્ઞાની પુરુષ પાસે અમે કેવી રીતે આવ્યા હોત કોઈ કોઈ ઠેકાણે કે ટપાલ બપાલ કોઈ પચડી હશે પ્રશ્ન પૂછાય તો પછી પાછા એક બે જણા છે બે હવે વાંધો પાડે મારા નું બી એમને દાદા બે રમકડા એ રમવું છે એ જે આપડી પાસે આવે છે તેને બે રમકડા રમવું છે પેલું જે રમતા રમકડું છે તો છોડવું નથી અને આ રમકડું એમને ચાલવું છે તો કેવી રીતે ચલાય સરળતા હોય સરળ નો સરળતા ના ભાઈ જાય સમજી જાય ને હજુ લોકો ઘણું ભાવ છે બે કલાક માં સાબિત વધારે વધારે ચાર ચાર ત્યાંથી કોઈ વખત પાસ થયો નથી પાંચ જન્મુ છે પણ દાદા વ્યવહાર માં પણ એવું બને ને સવાર થી હાજ સુધી દુકાને બેસતો હોય અને હો રૂપિયા નું એનો પરચોન ભેગું થતું ના હોય આવું વર્ષો સુધી કર્યા કરતો હોય ને પેલો એક ધાડા ની અંદર ક્યાંક મને લાખ મળી ગયા એટલે પેલા ક્યાંક બીજું કોણ નિર્વિચાર જે કાર્ય પાત કરતા હતા એવી આનંદ નો અનુભવ એમ કે થાય છે બઉ આનંદ માય નઈ માય નહીં ભલે આઈ તકે જબરદસ્ત આનંદમાં સમય એમને કે તમે તો કે છે જૈને હોય ના પડવા દે પોતાનો અહંકાર ગવાય ન એટલું બધું અહંકાર બચાવે છે જે અહંકાર પોતાને પછી માર માર કરે છે આટલું બધું હસ્યા પાણી આપડે કહીએ પાસે અહંકાર તો ના હે ચારો અહંકાર બચાવે કે ભારે અહંકાર હા અહંકાર ભારે જાય છે ખેરવી નાખે છે અને જોડો મારે એટલે અહંકાર ભાગી જાય છે પછી આપડી લાયકાત રહી નહીં ગઈ પાછો ભૂલ થઈ ગયા મિત્રાચાર્ય જ પૈસી ના જાય તમે ના બોલો પેસી ના જો અપમાન કરીને રોજ ને પ્રસાદ જયારે વેચાય છે ત્યારે બારના માણસ બસ લંટ થઈ જાય છે વાત બી અહિયાં પેલો ક્યાં ક્યાં પેલો જવું છે આગળ દેખાવાની શક્તિ નથી ને આગળ દેખાની શક્તિ નથી આવરણ છે ને એટલે એને શું આવશે દેખાતું નથી અને અમને શું આવશે તો હજુ લાગડ હજુ લાગડી દુઃખ નથી રજૂ ધર્મ જે હિન્દુસ્થાન આવ્યો આતવાડી હોય તો ફરી નરેશ ફેરફાર થયું દર અસલ ધર્મ આવી ગયો હવે અમે કઈ ફેરવાય કહેવાય ગયું તે આપો એ આપણે નઈ સ્વભાવ છે પણ આપણે નઈ કાલ પાકે ભાવ છે પૈસા કે રેટ મને આપે તો રસ્તા દિવાળી સ્વભાવ તો છે આપડે લોકો સતા લાગે કા સ્વભાવી સ્વભાવ હોય તો કેરી આપે પછી સ્વભાવ છે તળાવ બનાવી પછી પહાડી ભાઈ ગયું હોય તો જે આપણે પાઇપ ગોટ બેટ બેટ મેરાયા કી કોના પડે ને તો બે ફૂટે ચડે ને પણ ના ચડે કોઈ ચડે ને સે દીતા દે કોના ખર્બ ને અમેરિકા પૂછે છે દાદાજી કરોડ સુધી થાય તો આપડે ઘણા બધું પૂરું કરીશું એથી વધી તો મુશ્કેલી નું થાય ન વધી જાય મારે કેવું પડે કહ્યું પડે ને ના આ ડિઝાઇન ની બોલ્યું હશે તો અત્યારે પાંચ કરોડ થાય ના મહેસાણાની પછી બીજા દેવા વધારા ના અને અમારે કરોડ કરવું તમે પછી અમારે બોલો મને કે આર નાખ્યું છે કારણ કે વસ્તુ કર્યું છે ને થઈ જશે કામ કરનારા બધા પોતાના ઘરનું કેમ ના થાય અરે અમે તો કોન્ટેક્ટ એકદમ ભરકાય આપણે એક વખતે જ્યાં નવસારી થી પછી ત્યાં બાજુમાં એક સ્વામિનારાયણ નું મંદિર છે ત્યાં ગયા હતા પછી આપણું ત્યાં સત્સંગ પણ રાખ્યો તો. પછી સારું બાજુ હતું હોય તો ખાય નહીં પછી એમને કીધું કે જે આની અંદર પથ્થર જે છે તે અમારા ભક્ત અમને આપ્યો છે કારીગરો તે ભક્ત હતા કરિયા તે ભક્ત હતા મજૂર હતા તે ભક્ત હતા અને બધા રાતે આઈ કામ કરી ગયા છે બધા ના પણ શ્યા ખર્ચ થઈ જવાના ખર્ચ ખર્ચ તમે આ મહેસાણા બધો વાડેલા પેલા હું રૂટીન થયો પંદર પંદર હજુ ફર્યા કરું છે બસ લઈને આખી બસ લઈને ગયા હતા રાજસ્થાન ને બગર સુ નતો સિમે દસ ને દર્શન ઘરે ઘરે આગે બધું मनुष्य छे छे क्यों, क्यों? क्यों भटके है आता तो भद्र जो मतलब स्वभाव स्वभाव छे आत्मा वाए करेलू तारे ने हा आत्मा हाजरी हा भूतगल से आत्मा हाजरी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 આત્માની શક્તિ ગઈ શ્રાંતિ ને લઈને તેથી મૂળ આત્મા એ પણ અનંત શક્તિ તેંકર સિવાય બીજા કોઈ દેખાય ખરીય કોઈને સમજમાં આવે ખરી બીજા કોઈ સમજમાં આવે ના બીજા લાગે ને પૂરેપૂરી સમજ ન હડવાથી ફેરફાર થઈ જાય છે ના લીધું અમદાવાદ એની સત્તા બહુ જબરી છે એની સત્તા એટલી બધી છે કે ભલભલો માણસ પડી જાય વચન ફેર કરી નાખે દાલત બગાડી નાખે ઘણા ઘણા મહાત્માઓ પણ પોતાનું વચન પોતાનું જ્ઞાન ખસી ના જવું જોઈએ જે થવું હોય થાય ખસી ગયું અને જણેઓ નંબર 1 ગતો બેનું ફટકી ગયો આપણે છે ને આ તો આપણે ઓરજ લેવા જઈએ જઈ જાય તો ને ને ઈરાદેવ ને ક્યાં પહોંચો મળ્યા ડાકા સુબે તે દેજો શારદાપુર છો ને પેલા ઘોકરી વાળા આવે ને આપડે ના થયા લોકો એ નરેકે જવા દિશા નિર્ભર બની કે નિરંતર સરસ દોરા દોરા મારતે તે ઉજે ગતિ કે સબ રા કે તો તે મારને 2000 રૂપિયા સુર સમતન વાર કરે તે તે કરી પડી કે મરાઈ ગઈ પણ મરાઈ નહી ને મારતે વાગે નહી કમ હા નથી આપણે કોઈ કામ ને માટે નિશ્ચય કરીએ ને એ નિશ્ચય એ એ એ ના પડવા નિશય કર ના પડવા નીચે છે પણ તમે અમુ એવું બધા છો કે તમે નિશ્ચય કરો તે કાર્ય સફર થાય નિશ્ચય જીવન છે બેસે જીવન છે એવું બેસે कार्य विरुद्ध आधी बातों विरुद्ध तो क्या कहते नई जातु उपासन करता है तो जो ભાવનાર નથી આવું ના હોવું જોઈએ હા જે છે એમાં જરૂર નથી આ જે થાય છે એમાંથી પડેલું થાય ચૂકવો જ ના થાય કરતા પદ માણસ હોય શકતો જ નથી એ તો આપણા મનમાં અંજીર વિચારી ને થોડી દેવા જોઈએ કરતા પદ માણસ હોય શકતો જ નથી આ તો જે હિસાબ છે ને તે બધું આ આપડે જે બોલ્યો એ સિદ્ધાંત કેવાય આ વર્તન સિદ્ધાંત ના વિરુદ્ધ દેખાય પણ સિદ્ધાંત આ સિદ્ધાંત ની બહાર ન સિદ્ધાંત ની અંદર જ છે को तो, दो को आप से तो जाए। आप जो जगत कल्याण भावना है तो कल्याण भावना उत्पन्न રહે છે એટલે કામ તો સરલામે બીજા વિચાર આવે ને એવું કરે આ જેમ ગાય માં જેમ વિચાર આવ્યો વિચાર થાય છે એ તો આપે પછી બે હજાર રૂપિયા નો વિચાર કોઈ પણ જાત નો કથાઈ ઉત્પન્ન ના થાય એવું જીવન મેયું કથાય ઉત્પન્ન થવાનો સ્કોપ જ નહીં શું હોય તો એ ડેવલપ થાય ને એટલે કથાય આ લોકો ડેવલપ કરી દે ને જીવન જ કસાઈ ઉત્પન્ન ના થાય રહેણી કરણી જીવન વ્યવસ્થા બધી એવી હોય કે કસાઈ ઉત્પન્ન ના થાય ને વેસણ ની વાત કેવ છે એને હિસાબ જ બીજો કજા એ લોક કચાની માલ કથા ની ભણગી જ પાર્લામેન્ટ કરી એને એકવાર કરીએ એમને બધા વિગતવાર સમજવું છે વિગતવાર સમજવું છે તમે ગમે તેવી ચીજ પાંચસો રૂપિયા ની ચીજ લે કપડું પાંચસો રૂપિયા નું તમને ના કે ખરાબ નીકળ્યું તો પાછું લઈ લે તરત પણ અહીં તો લીધેલો માલ પાછો લેવામાં નહીં આવે લગેરો વધે ના લે ના વધે ને ના લે કારણ કેસ મહિના કરવા એમને જો બધી બાદશાહી છે બધી ચીજ મળે છે પછી મોક્ષ જોઈશું કરવા શું હા એ રીતના રાખી રખાય લાઈ લવાય નઈ કે અમેરિકામાં રહી શકે સિંચારી એટલે આપડે અમેરિકા જાય તો પણ અહિયા હોય કેમ કે અહિયાં તો આપડે કહ્યું હોય કોક ને કે ભાઈ દાદા ખબર આપજો ફોન થી તો ના આપે તો કેટલાક માલ સાઈડ ઉધી બે વાર ના રીતે તમે ઘરનો એર કાગળ બે જલર તો કી આલી બને એ જરી હતી પર આ આ આકલ આપણે સરપંચાઈતે તેળા લોકો આને તેળા લોકો કે છે સિલમ ગાયું મારા ઘરે આયા અહીંયા એવું છે ને આ કેલેકો વારો છે વી બોલે કે નહી નહ તમે નમન માલ લેવા દીજે સાચું નહી આ આકલ રહે એકલા લઈ જાય અહીંયા આકલ રહે જ લઈ જાય કવિ પ્લાન એટલે ની કને બધા તો લોકો બધિ જોઈએ રસ્તામાં મોટર બગડી હોય નહીં તો એનું વિસ્તારથી શું સમજવું સિન્સીટી મોરાલિટી થાય તો <coughs> થાય પણ આપડેત થાય આપણે કમી કે ભાવના <laughs> ભાવના પછી હોય પોતાનો ભાવ ના જોઈ નથી આપડે આપડે સંપૂર્ણ વિશ્વાસ અને જે થશે કરવાની ભાવના જે થશે મોટું ઇનામ તો કયું પછી આટા ગટા લઈ જાય છે બીજા દાદા ઠીક મળ્યા છે તો ઠીક છે લખ એવું બોલવામાં આવ્યું છે હા એવું બોલવાનું ગીત નાની છે શું કયું तभी किलो वाले के हम महाराज से इना त्याग वेती गाय आपा धिताई दे दी डिपोर देर के वाले चलता कभी खाली दे आपा बता चेक खला दे 11 बड़ी जाए रे मार संता मरे हो ये मारो त्याग पठायो नहीं के उमर जात की चिंता रे के नहीं उमर जात में मार हिसाब जानी पीछे रह के બધ ના હોય એવું આપડે બતા કરતો આપડે સાસો અપાસ થઈ જઈએ તો વગર પાણી થયું નથી થયું એમ કે તમને પહેલું નથી પહેલું ધબજ માં આવું પહેલું સુમજમાં આવું જોઈએ થઈ ગયું તો પહેલે જાય ના સમજમાં આવતું નથી એટલે જે માગા થઈ ગયું પણ સમજમાં નથી આપેલા થઈ ગયું